એલે નિગોદમાં હોય ત્યારથી જે જીવનું નક્કી થયેલું એમ પૂછે નિગોદને લેવા દેયા ને નિગોદની વાત જ બધી આ તો આવરું સદયા નિગોદ શું છે એમજા આગળ બોલે બોલે કરે તો આ પાંચ ઇન્દ્રિમાં આયા પછી નક્કી થાય છે શું કહ્યું પાંચ ઇન્દ્રિમાં આયા પછી નિગોદને કશું લેવા દેયા ને નિગોદ એ તીર્થંકર થવા માટે 16 કારણ ભાવના કઈ કઈ ખાલી જાણવા માટે પૂછે ત્યારે શું કામ છે એ મને આવું છે ને નક્કી ભવઈ જાય ત્યાર પછી ટીંગ કરતા હે પરિણતિ આ બીજો કોઈ કરતા છે જો પરિણતિ છે કર્તા? કર્તા પરિણતિ છે જો ભાવ ને કરતા હું કરું છું ભાવ એને પરિણિત સમજી કોમનું એટલે બોલે તો બોલત છે ને એમાં શું ફાયદો સમજીને બોલે તો કોમનો છે ઓમ તો બઉ સમજવા જેવી શું દરિયાનો વેપાર છે હું શુદ્ધાર્થમાં છું એ ભાન સાથે ઓમકાર નું છું ભાન સહિત ઓમકાર બિંદુ સયુક્તમિત સંસાર ની બધી જ ચીજ મળે અને મોક્ષ મળે ભજવું એનું નામ ઓમ ઓ બિંદુ સંયુક્તમિત ધ્યાયંતી યોગી કામદમ મોક્ષદમ સહી બધું જ મળે કે છે સંસાર ની પૂરી થાય અને મોક્ષ મળે બધું તમે એજ બધો છો તેને શાંતિ છે પાંચે પાંચ એ આવે નઈ બધા માણસ ને જો આવે તો બઉ સારું કેવાય તો અસર થાય અસર લક્ષ્ય નમસ્કાર કરું છું લક્ષું નથી કેમેરા હાથો દેખાય ન છે આત્મા ટોકણી અડાડીએ ખબર પડે રાતે જાય ટોકણી અડાવી ખબર પડી જાય પગમાં અડાડીએ પગમાં છે જ્યાં જો અડાડીએ તો ફક્ત નખ છે વધારા ના તો નથી લી બોલે બોલે પૂછે છે કે આત્મા અને જીવ માં શું ફેરતો પછી હું આત્મા છું આત્મા સમ્યક દર્શન અને સમ્ય ચારિત્ર એની પ્રાપ્તિ સિવાય જીવને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને સમ્ય જોઈએ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ ચાર પાયા હશે તો મોક્ષ થશે શું કેવું છે એના વિશે કઈ સમજાવો આવે ઉપદેશ આપોન ના દર્શન ખરેખર ખરેખર નાથિભાઈ છો મોક્ષ મેળવવાની આ ચાવીઓ છે જ્ઞાન દર્શન ચારિત્ર હતા એના ઉપર સમજાવો એમ કે છે હા તે સમજાવું છું છે ઉપર જવાનું તમે જે છો એ જાણતા નથી હું કોણ છું એ જાણતા નથી ને અને જે નથી તમે કરો છો કે હું ના છું સમજાય છે એ વાત મારો તમને સમજાય છે આરોપિત ભાવ છે એવું સાચો ભાવ નથી તમે નાથ થી છો એ સાચો વાત નથી આરોપ કર્યો છે એનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર તપ આ બધી રોંગ બિલીફો બેઠી છે શું બેઠું છે હું નાથ બી છું અને બાપ છું અને મામો છું બધી કેટલી રોંગ બિલીફો બેઠી છે તો સારી જીવ ની મોમાયા ની કેટલી બેટી છે એ મોમાયા કેટલી છે એમ પૂછે તો આપો આપણે બંધાયલા છે ને એના વડે એના વડે બંધાયલા છે કે છે એ રંગવેલી ફો છે કે એ છે રંગવેલી આ રંગવેલી ફો ને ज्ञानी पुरुष સ્પેક્ચર કરી નાખે હા તો કહે અને રાઇટ બિલીપ બેસાડે એનો સમ્યક દર્શન સમજાય છે તમને રાઇટ બિલીપ બેસાડે એનો સમ્યક દર્શન એ સમજીત થઈ જાય તો પછી તો. આ બધી રોંગ બિલીફો તૂટી જાય તમારી બાપો થોડું મામો થયો અને નાથ થી એ તમારે સમ્ય સમય થાય આપીયે તેથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય પાછું સમય જ્ઞાન પાછું ચાલુ થાય સૌ જ મળે ને પછી ચિંતા બિનતા કે શું ના થાય બધા કોઈ ને ચિંતા ના થાય ચિંતા તમારે ઘેર તમારે અને આખું આખું દુનિયા સૌ બોલે અમને ચિંતા બિનતા ના થાય